न्याय कहना है जात जात માન્યતાઓ પણ ગરબણ ગરપણ તો તમારે કોઈ કેજા આ પાત્રકારો કહ્યું એ સાકર ગરીબ છે સાકર ઘડી એટલે કેવી એમ પૂછ્યું લોકો કહ્યું સાકર કરી છે પણ કરી એટલે કેવી તો એનું વર્ણન ના હોય મૂકીએ નહીં એટલે ખબર પડી જાય શું કહ્યું આ બધી બુદ્ધિ વાક્ય સમજાયું છે બુદ્ધિ વાકે બધું દેખાયું મારી પાસે આજ માણસો દર્શન કરે ભગવાન નો ઘી માત્ર ની અંદર દરરોજ બુદ્ધિ વાક્ય બધું દેખાયું છે એ દિવ્યા ચક્ષું કેવાય ના દેખાય ના દેખાય દેખાય નઈ આ તો એવું છે પૂછવાનું ના હોય પછી માગે આપવા દે તે પછી એમાં પૂછવાનું ક્યાં રહે ભગવાન ના દર્શન ઉપર આવડે બાકી આ તો હું નથી બોલતો આ તો કોણ બોલે છે તે જાણો છો આપતો નથી કોણ બોલે છે એ આપ જાણો છો કોણ બોલતો જાણ છો આપ હું બોલતો નથી હેદ સત્યના સત્યનારાયણ પણ બોલી શકાય ભગવાન માં બોલવાનું શક્તિ નથી ખબર ભગવાન માં બોલવાની શક્તિ નથી બોલી શકે મેટર નોટર નો તાઉન નામનો ગુણ મેટર નો છે ભગવાન બોલી શકે નહીં આ ઓરિજિનલ ક્યાં પ્રકર વાત કરે તમારી જોડે ઓરિજિનલ કયા પ્રકર આ છે આ નહી આ ઓરિજિનલ વાત કરે છે એક વર્ષતા છે તમે શોધતા શું જ્ઞાતા દસ ટકા શું બોલી રે છે એની નોંધ મારી પાસે રહેતી વાળી સરસ્વતી ગયું શું કહેવું આ નવી વાત તમને બધા સમજાય બધા સાયન્ટિસ્ટ છે સત્યાવીસ વર્ષથી બોલે છે શું કહે અને તમારે હું બોલ્યો ખરા બોલો ખરા એ ભૂલથી કોણ બોલી ગયા બોલી ગયા તે કોણ ને તમે ભૂલ ખબર પડી ના બોલો છે તે કોણ જુદા છે વકીલ વકીલાત બોલ બોલ બે જવાબદારી વાળું વાક્ય બોલવું અડધો કલાક વિચાર કર્યા પછી બોલે છે ગાયું તમે ચેપ રેકર બધી થઈ લીધા ગાયો કહે છે બધા ચેપ રેકર પણ સમજ છીએ પણ આ વાત અજ્ઞાની વાત થી સમજાય અમારી વાત તો એના આત્મા કબૂલ કરવો જ છે કોકનો જ કોકનો દચરો ભરાવે બાકી બધા દરેક ની રાત કબૂલ કરવી જ છે અમારે તો આવું હોય નહીં કોઈ જગ્યાએ કબૂલ જ કરે અમારી એક એક વાત કારણ હું બોલતો નથી યાર મારી માલકીની હોય તો ના કબૂલ કરે ચાલુ દેવ એટલે સમજાવું પડે ને એક વખત એને સમજમાં બેહવું છે ત્યારે બેસે તો કેજો બધું મોહનભાઈ પૂછે કે અત્યારના માણસ માનવી દુઃખ માં જ્ઞાન કઈ રીતે લાભ આપી શકે બધી રીતે લાભ આપી પૂત થાય જાય ધંધો સારો ધંધો સારો થાય અને પાપો પછી પૂત કરી નાખે છે સર્વ પાપો ભસ્મીભૂત કરીએ છીએ અને યોગ ક્ષમ આપીએ છીએ આઠ હજાર માણસો યોગ ક્ષમ આપેલું છે આ તો બધા પાપ નડે છે શું નડે પૂર્વ બહુ પાપો કરેલો નડે છે કેટલા અવતારા પાપો ભેગા થયેલા છે ને તે નડે છે આપણું ધાર્યું થવા ના દેખે છે અને આ આ બે પેલા ડાક્ટર બેઠા છે ને પૂછ્યું એક ચિંતા થાય બે લાખ નો દવા મળવાનો કહ્યું છે અમારી પાસે બધી જ ચીજશે પણ ના લેતા આવડે જાય અમારે તો પ્રશ્ન પૂછવા રોકડું હોય તો પ્રશ્ન છે ને બેંક આ બેંક હોય બેંક માં આપણે એમ કેવું પડે પે શીખવા પછી પૈસા નહીં આપણે શું કરવું એટલે આ બધી માન્યતાઓ છે ને એ બધી રિલેટિવ પાછાની છે રિયલો એક નથી એમાં વાસ્તિકતા હોતું નથી વાસ્તવિકતા તો જ્ઞાની પુરુષી પાયા હોય મોહનભાઈ તમારો છે તમારી વાત છે કર્મ નો સિદ્ધાંત તમે જે ના કરતા હોય તમે કહો કે હું કરું છું ક્રાંતિ થી નામ કર્મ તમે તમે કહો તમારે શું કામ કરી જૈન વાણી આવતા ત્યાં પદ્મા સરવાહી પેલું શું કરો છો ધ્યાન કરું છું તો નુકસાન બીજા ગયો સાહેબ પેલું ધ્યાન કરતા હતા સીધા નથી કરતા મેં પૂછ્યું નહિ પણ આમ દેખાવા માર્યા તા એ શું કે શું કેવા મારા છે પગ કરતા હતા તમે કરતા હતા કાકા આમ કહો તો કાઢ કરો બોલતા નહીં આવડતું હેડતા નથી આવડતું પગ કરતા હતા કે કરતા હતા જો તમે કરતા પગની જરૂર નથી પગ કરતા તું શું બોલ બોલ આમ શું બોલું બોલ કર એ રીતે જયારે અત્યે ત્યારે ખબર પડે કે મારી શક્તિ એટલી બીજાની ભરી ના પડી આ તો બધા ઇકોઇઝમ કરે છે મેં આ કર્યું મેદાસ શક્તિ ની અમતા પૂજાકુજ કરે છે તમે થોડું સમજાયું નહીં સમજાયું આ તો બધું તમે કરતા નથી આપે હાથ સારા હોય શરીર હાર હોય આપડે લખવા થઈ આપડે કઈ કાઢી ઊંચા કરવા જાવજે કાંઈ તમે કરતા હતા શરીર કરતો તીજું બીજાની મદદ થાય એ બધું પ્રારંભ થાય તો સમજો ને બધા ભેગા કરેગા હું કરું છું એ આરોપ આપો છો ખોટો નહીં સમજણ પીવાથી એટલે તમને કર્મ બનતા અને તમે હું કરું છું જાણો તમે હવે આખા કામ કરી છે કશું ભગવાને કૃષ્ણ ભગવાન કહ્યું કર્મ થિયરી કર્મ કરે છતાં એ કર્મ બંધાય નઈ એ કર્મ કરે છતા કર્મ બંધાય કર્મ હું કરતો નથી ભાષા વાત કરે છેલ્લી વાત તમને કોઈને તમે કોઈને સમજાય છે હું નીચલી ભાષામાં બોલું ગુજરાત અલગી ભાષામાં બોલું થોડું સુધું આ કર્મ કરીએ છે ખરેખર કર્મ કરતા નથી ને કર્મ નો સિદ્ધાંત શું છે આ બધું થઈ રહ્યું છે અને હું શું કરું છું કે આ આ જગત ચાલી છે ચલાવીએ છીએ આપડે જગત ચાલી રહ્યું છે ચલાવીએ છીએ ચાલી રહ્યું છે તો પછી શું ચલાવવાનું સમાજ પાડીએ છે કે પડે છે કે પાડીએ છે આ બધું બીજા ચાલ એવું તો એટલે બધું દેખું થઈ ને કાર્ય થાય એ બધું પ્રાપ્ત અને સ્વતંત્ર કરે એ આ પુરુષાર્થ બે પ્રકારનો કે આ પ્રકૃતિ ને પુરુષ બે જુદા પાડી આપે કાલે જુદા પાડી આપી અહીંયા આગળ જયારે જ્ઞાન હશે ત્યારે જુદા પાડી આપી દે કાલે